એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો દુબઈમાં બેઠા બેઠા પૃથા વાર્તા સાંભળે છે વૈશ્વિક છે આ્યમાન મોક્ષ જેનીલ પણ વાર્તા સાંભળે છે ભુજ અને અંજાર આવો આવો પ્રુથા વૈશ્વિક હર્યમાન મોક્ષાબેન જેનીલભાઈ આજે હું તમને બધાને સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ હું છું વાર્તા કહેનારો અને વાર્તાનું નામ છે કૃષ્ણ રતિલાલ નાયક વાર્તા છે તમે કૃષ્ણનું નામ સાંભળ્યું છે ને આ મથુરા નગરીમાં યાદવોના રાજા ઉગ્રસેન રાજ્ય કરતા હતા તેમનો ગાતકી પુત્ર ઉઠાડી મૂકીને ગાદીએ બેસી ગયો સગા સંબંધીઓને ત્રાસ આપવા માંડ્યો ઘણા યાદવો મથુરા છોડી ગયા તેને પોતાની બેન દેવકી તથા દેવકી વર વસુદેવને કેદમાં નાખ્યા ત્યાં દેવકીએ પુત્ર કૃષ્ણ કૃષ્ણ સાથે ગોકુળના ગોપ ગોપીઓ મજા આવે ગોવાળો ને ગાયો ચારવી વાંચી વગાડવી જમના નદીના જળમાં ના ને ગેડી દળે રમવું કૃષ્ણ બહુ ગમે સહી લેતા અને કનૈયા ને ખૂબ કરતા કંસને કહેવામાં આવેલું કે દેવકીના પુત્રના હાથે તારું મોત થશે કંસ દેવકીના પુત્ર ને હતો બધામાંથી ખબર પડી કે ગોકુળમાં નું બહાનું ઘેર ને કૃષ્ણ ને મથુરા તેડયા મથુરા નગરીમાં કૃષ્ણે કંસને હણવાનું નક્કી કર્યું જ मल्लो अखाड़ा पहलवा कृष्ण नाश कर नीचे उतारी लड़ी प्राण लीधा ભણી રહ્યા પછી કૃષ્ણ પાછા મથુરા આવ્યા કૃષ્ણ એ કંસ નો હણેલો તેનું વેર લેવા કૃષ્ણ એ કંસને હણેલો એનું વેર લેવા કંસ સસરો જરાસંગ મથુરા પર અવારનવાર હુમલો કરતો હતો આ ત્રાસ ને કારણે કૃષ્ણ યાદવો સાથે મથુરા છોડી દ્વારકા દ્વારકાની શોભા વધારી કે લોકો સોનાની દ્વારકા કેવા લાગ્યા તમે ગયા છો દ્વારકા એ વખતે હસ્તીના કૌરવો અને પાંડવો વચ્ચે ઝઘડો ચાલે કૃષ્ણ તેમના સગા તેથી તેઓ હસ્તીના આવે જાય અર્જુન પ્રત્યે એમને બહુ લાગણી યુધિષ્ઠિર માટે પણ તે ધર્મ રાજા હતા તેથી વધુ કૃષ્ણ યજ્ઞ માં બ્રાહ્મણો ના પગ ધોવાનું તથા એમના પતરાવડા ઉપાડવાનું કામ કરેલું હો એમની એથી થાળીઓ ઉપાડવાનું યજ્ઞ છેલ્લે દિવસે સૌએ એમની શ્રેષ્ઠ પુરુષ તરીકે પૂજા કરી ભાઈ સાથે જુગાર રમતા હારી ગયા શરત મુજબ એમને રાહત છોડીને બાર વર્ષ વનવાસ સેવવો પડ્યો વનવાસ પૂરો થતા પાંડવો એ કૌરવો પાસે પોતાના હક્ક રાજ્ય પાછું માંગ્યું મોટી લડાઈ માટે દુર્યોધન અને અર્જુન મદદ માંગવા આવ્યા ત્યારે કૃષ્ણ એ કહ્યું ભાઈઓ ભાઈઓ વચ્ચે ની લડાઈ મને પસંદ નથી એટલે મેં હથિયાર ન લેવાની પ્રતિજ્ઞા લીધી છે એટલે એક તરફ મારી સેના અને બીજી તરફ હું હથિયાર વિના નો એકલોનાથિયાર વિના કૃષ્ણ અર્જુનના પક્ષમાં એમની સાથે રહ્યા એમણે અર્જુન ના રથના સારથી થવાનું સ્વીકાર્યું અર્જુન સમજતો હતો કે જ્યાં કૃષ્ણ હોય ત્યાં ધર્મ હોય ત્યાં જ વિજય હોય એ પછી પાંડવો અને કૌરવો વચ્ચે મહાભારતની મોટી લડાઈ થઈ કુરુક્ષેત્રના મેદાન યોગ્ય ના લાગ્યું ઠીક ના લાગ્યું ત્યારે કૃષ્ણ અર્જુનને જે ઉપદેશ આપ્યો એ ગીતા નામે પ્રસિદ્ધ થયો આ યુદ્ધ દરમિયાન નાની ઘટના પણ મહત્વની છે रथ उमें तो बाजू में टीटोड़ी ईंड़ा टीटोड़ी ईंड़ा ने, ने बचाव हाथी गड़ा नाटो टोकर घंटे ढाकी दीदो પેલા ઈંડા ભયર યુદ્ધ લડાયું એમાં પાંડવો ની જીત થઈ અને કૌરવો હાર્યા યુધિષ્ઠિરને રાજ સિંહાસન ને બેસાડી ને કૃષ્ણ પાછા દ્વારકા નગર પાછા ફર્યા પણ દ્વારકામાં પરિસ્થિતિ બદલાઈ ગયેલી यादव तो छकी गया अभिमान यादव कृष्ण उजाणी त्या खूब दारू पी मरा कर एक बीजा कतल चला मरवा लग्या कृष्ण यादव रोकी ना આ ભયંકર બનાવ બન્યા પછી કૃષ્ણ ત્યાં પીપળાના ઝાડ નીચે બેસીને વિચાર કરવા માંડ્યા શિકારી ના એ બાન નો અંત આનો ભાઈ ભાઈ આવા હતા આ કૃષ્ણ તમને એની વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે એવું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો